નથી <laughs> <laughs> <laughs> ત્યાં પણ ગયા અને અત્યારે પણ આવ્યા સર આવી કાળજી જોઈએ કાળજી કોને ઉત્પન્ન થાય કે જેને વસ્તુ કિંમત સમજણ પડે તો નથી પડી અને કાળજી ક્યાંથી બે કિંમત સમજવા સુધી અત્યાર સુધી આવી ગયા બધા પાણીમાં અડધી કિંમત સમજે તો અમારા નીચે બહે ને બેસી રે સાચી પાછો કે છું કે મારા ઘર નું લાઈન પણ સાહેબ અહી બેઠવા દેવ મને ખબર બે વા બીજું કઈ નઈ જો સમજા અર્ધી કિંમત સમજતો આ તો એના હોના ભાગની કિંમત સમજાઈ નથી તો જગત ના બધા ના દુઃખો લેવા હું આવ્યો સુખ લેવા નથી સુખ તમારી પાસે લેવા દો નપી દે પછી પાછું બોલાવશો નહીં કે તમારા ઘર પર માં શક્તિ ભક્તિ ભે છે બાળોશી ને સમાધિ જતી રહી ઝકડો કરે છે પણ આપણે બિલકુલ સેફ સમાધિતા લોકો સમાધિ કરે છે સમાધિ કહેવાય ની હેન્ડલ મારીને આ નાક કરાવી નાક લગાવીને છોકરા નાક લગાવે તો શું બદલે બદલું છોકરા નાક લગાવે તો શું બદલે બદલને તો હું આ છોકરું બધું છે આ મોઢું પણ શું કાઢવા બધા ઊંધા રસ્તા બરોબર ને સમાધિ બેસતા મોટર સમાધિ ના દેન્ટિફિક આપણા તત્વજ્ઞાન સાયન્ટિફિક છે એક સંચાલતા છે એક સ્થિરતા છે આ લોકો ને પરિવાર બધા જ્ઞાન વધારે હોય કેવું અરે દાદા બહુ મોટું હોય અને એક મિનિટ રાખો તો કોમ્પ્યુટર નું ભરવું પાંચ પાંચ હજાર મિનિટ ના હોય ને આ તો એક લાખ રૂપિયા બિર કોમ્પ્યુટર એ બધી શોધફળ કરી રહ્યા છે એમને મારે કેવું પડશે કે તમે જેટ નું હિયરિંગ જાણવા માંગો છો હું એક્સોલિક છું છે સર તમે તો થિયરી જાણવા માંગો છો અને થિયરી આમ તમને કશું જડશે નકલો ઉપરથી કશું જડે હું તો તમે જે પૂછવો પૂછ ને પણ મન છે એમાંથી બનેલું છે મન કોઈ બનાવી છે ને એમ બન્યું છે બુદ્ધિ શું છે હું બધું પૂછું બધું તરફ ઓળ પાડીશું પણ કઈ રીતે થયું એ લઈ કેવી થઈ જઈ જાય આ યોગ બહુ બધા વચ્ચે એમાં સ્થિરતા આવે છે ને નિંદ્રા એ તો નિંદ્રા એ તો આવે છે મશીન બંધ રાખીએ ને ગરમ થાય બઉ ગરમ થાય એટલે મશીન ને કરી દે છે કરવા માટે બંધ રાખીએ એવું આમ બંધ રહે છે નહીં બંધ નથી સંસરતા માં સીતા હોય નહીં સીતા બે હાથે હોય પણ સંસદતા માં સીતા ના હોય જેટલો સ્થિર થયો એટલું સંચરતા ઓછી થઈ ગયા કહીએ હોય પણ નવું ચાર્જ થઈ રહ્યું છે જૂની ત્રણ બેટરીઓ ફરી ચાર્જ થઈ રહી છે બેટરીઓ આ તો વધ્યું આ મારે વચન કાંઈ કઈ બેટરીઓ છે ઠંડી પડે તો ઠંડ ખબર પડી જાય ઉધમાય ખબર પડી જાય ના પડે રાણી પણ નથી માનતા લોકો ને તો સમજાયું છે આ તો એક જ મતલબો જો એક જ મતલબો જોશે બહુ મતલા જાણવાનું બહુ બાકી છે જેટલું લખ્યું છે એટલું બરોબર કરેક છે સાબિત કરી ઉંમર ના હતા એટલે લેડી સાથે હતા મને કહે છે કે મને આ જાણવું છે પછી ફોટો લઈ લીધો બધો મેન માં તમને બે કલાક માં સમજાવી દઈશું એક પાંચ વર્ષ તમારી સાથે તમે પુનર્જન્મ કોઈ ના બોલો એવું ના બોલેજન પૂછું શકે ના એ અમને ખબર નથી કે ખબર નથી છે એ વાત નક્કી થાય પછી મેં એને કહ્યું છે એટલું કરેક્ટ છે બિલકુલ કરેક્ટ છે પણ આગળ ઘણું જાણવાનું બાકી છે આપણે સમજતા આવી ગઈ ઘણું જાણવાનું બાકી છે હવે ના સ્ટેજ છે બધું પ્રાઇસ એમને ક્રાઈસ ને ભગવાન તરીકે માનવો છે એમને માહિતી ભગવાન માનવાનો ફાયદો નથી કૃષ્ણ ને ભગવાન માનવાનો ફાયદો નથી એમને મુસ્લિમો કરવા છે પૈગંબર સાહેબ એ કોણ ખુદા નો પૈગામ લઈને જે આવ્યા છે તે લઈને આવ્યા હોય છે ખુદા નો તે લઈને આવે એટલે આ ખુદા નો પૈગામ લોકો ને એ વચ્ચે ની વ્યક્તિ સમજાવી તમને સમજાય આ મન તરીકે આયા જન્મથી એટલે માતા ના ગર્ભો હશે એટલે છોકરું આવડું નાનું હોય ને મોડું પગારે જાવ તારે છોકરું અને પેલી સ્થિતિ આપીએ તારે હા એ રાખ દ્વેષ છે નાનપણ માંથી રાખ દ્વેષ છે એ જ છે એ કોઝીબ છે આ ભટક ભટક કરે છે ને આખું જગત ભટક કરે અમે કોઝિજ બંધ કરીએ છીએ આમ તો છે હિન્દુસ્તાન માં છે બીજો કોઈ વર્લ્ડ મોકલું આમ તો હિન્દુસ્તાન માં તમારે બંધ કરાવવા જ છે કોઝી જો જવાબ અને જવાબ સુધી કોજે શીખવા દે છે ત્યાં સુધી દુખ છે એક કોજે દુખ આપનાર છે કેમ છે એક કોજે પોતે દુખ આપનાર છે કે ફેકટી દુખ આપનાર નથી બોવ કોજે બોવ દુખ આપે જગ દે બોવ દુખ આપે એવું નથી કોજે દે બોવ દુખ આપે મને જાતની ઈચ્છા હોય તા તો ઈજો કોજે દેવા ના કારણ કે ઈચ્છા થાય તો નોશીર ને થાય તમને ના થાય તો તમે જાણ છું હું નોસિત છું એટલે તમે જાણ નો ઈચ્છા થાય છે તમારું માથે વારી લો છો કોક જવાબદારી તમારી માથે લો છો તમે તમે કોકની જવાબદારી તમારી માથે લે છો ને બરોબર છે મારું નથી મારું માની ગુજાઓ બે પ્રકારની દિશા દિશા એકવી હોય સમજી વાળા ની પણ આ ઈચ્છા ડિસ્ચાર્જ ઈચ્છા છે ડિસ્ચાર્જ ઇચ્છા ચાર્જ ઈચ્છા થી ડિસ્ચાર્જ ઈચ્છા ચાર્જ પોતે ના કરે પોતે પોતાના સ્વરૂપ માં પ્રવીણભાઈ પ્રવીણભાઈ હું પ્રવીણ ભાઈ છું એટલે તમને ઈચ્છા થાય કઈ પણ તો તમે એમ મને આવી ઈચ્છા થાય છે હવે રતિલાલ ભાઈ છે એમને ઈચ્છા થાય તો એ કે ખરા કે બધા ઈચ્છા થઈ છે પણ એવું એમના એમની બિલીફ નથી ને એમના જ્ઞાન માં નથી એમ કારણે કે રસીલાલ ની ઈચ્છા થઈ એમને ફક્ત ડ્રામેટિકલી બોલવું જ પડે વ્યવહારમાં ડ્રામેટિકલી બોલવું પડે તમે દર બોલો છો એ ડ્રામેટિકલી બોલો કે હું રતિલાલ છું તમારી અને તમે દર બોલો છો સાયન્સ નું છે આપણું બહુ સારું લાગે પડી જાય પછી તમારે તો સોજન ને બધા જાનગીર ને બધા એ તો તમે કરી તમે કોણ છો તો તમે કહો છો હું નોસી છું સાહેબ ખરી પૂછો નોશીલ તમારા દિલીફ માં નોશીર છો તમે તમારા જ્ઞાન માં તો ના બિલીફમાં દોષી નથી હું વ્યવહારમાં નોશીર શું કે આ વ્યવહારમાં ડ્રામા માં બાકી મારી બિલીફમાં નથી મારા જ્ઞાન નથી હું લીધો એટલે એવું રતિલાલ કરે તો રતિલાલ મોટલ એવા ફરતા હું જાણું કે એમને મોટલ એમને એ ઈચ્છા નું ફળ નુકસાન ના કરે તમને નુકસાન કરે જતીરાજ જા બીએ તમને ને ને નું ખાન ના કે તમને નમશાન કરે ના નથી તો એ ખાય એ ખાય એ ખાય એ ખાય ને તમે ખાઓ તો તમને ન શું કરે ને તમે બંદર માં આયા ને બંદર માંથી ત્યા સાથી પૂછો સાથી જઈ દે લે જા ટાઈમ સર તમેની થી ઝૂકું દે હા કરો છોકરા વિચાર કરી લેજો શું આ ભારે ફસામાન છે આ બધા કે આમ ફસે જાવ ફસે એટલે બીજા ફસાવે એક માણસ ને કેવી રીતે ફસાવડાવે એક ગમત ની ખાતર ને ફસાવડાવે એક માણસ ને બહુ વામેજ થતી હતી પોકેમરી નો દર લાવો દેખાતું તું દેખાતું તું એટલે હાથ ગાયો આર્યું દર કરે હાથ ગાયો તો અમે વીસી નહી પેલા ગુમારો સમજય ને એટલે પેલો મારા ગુરુ બોલ્યો હતો એના જો આપડે એક શિષ્ય કરો ચેલો આવી મારા જેવાથી ના થઈ ના થઈ તમે ચાલો એટલે આ ફસાય ના દે તમને એવું લખ્યું છે ને આપડે ભાઈ લખ્યું છે ને મળી દર્દો જેર સુધી પાછો એમાં નહી પહેલામાં આગળમાં કાળામાં કાળામાં કોઈ રસ્તો મળતો ઉઠાયો નથી બાળા બાળી ગેરના કે વિરાગ કોઈથી ઉઠાયો નથી વિચાર નહીં જ્ઞાન થયે ઉઠાયો નથી આપો નહી વિરાગના જ્ઞાન થયે કોઈ રસ્તે ઉઠાયો આ જગત નથી ધર્વલગીરથી બજલ ઇટ્સએલ્ફ There are two to solve this થયેલા ને કશાય જાય નહીં પઝલ માં ડિઝોલ્વ થયેલા ને કશાય જાય નહીં પઝલ સોલ્વ કરે એટલે કશાય બધા ખરાબ થવા માંડે ત્યાર પછી ખરાબ થવા માંડે ત્યાં સુધી આગો પાછો થાય નહીં ક્રોધ ક્રોધ જરા દબાય ત્યારે માન વધી જાય ક્રોધ દબાય જરા તાર મા ક્રોધ ના દબાયો એમ કયું માલ વધીઓ છે ભારે યોદ્ધાઓ છે અને અનંત અનુબંધિત છે આગા પાછા થાય એવા નથી ગમે તે વાંચો કે ગમે તે કરો કઈ વળે એવું નથી ઠંડક રહેશે વાંચવાથી ઇતરાગ ની વાણી વાંચવાથી ઠંડક બહુ થશે આપણો કાળ બહુ કાળ શાંતિ માં નવા નહીં બનતા ખરાબો નહીં બંધાય ધર્મ ધ્યાન નો કર્મ બનતા છે એટલે સંસાર આગળ જાણ રહેવું વિતરાક વિજ્ઞાન સિવાય કોઈ ના કસાય ગયેલા નહીં ને કોઈ જીવ સ્પષ્ટ ના થઈ શકે વ્યવસ્થા મુક્ત ના થાય તો સ્વચ્છતા ઉત્પન્ન થાય જે પછી સાધુ હોય અચારી હોય તેને કઈ લેવા દેવા નથી એમને દસ્તલિંગ કે ત્યાગી લિંગ ઝઘડો જ નથી કોઈ ઝઘડો નથી જાતિ નો કે ત્યાગી લિંગ કે દસ્તલિંગ કે એનો કોઈ એમને ઝઘડો નથી વિતરાગ જ્ઞાન થી જે છૂટ્યો તો સુ વિજ્ઞાન આપેલું એ વિજ્ઞાન માં વિજ્ઞાન માં રહી ને નિર્ધાર થાય એ પછી ખબર હોય શું હોય એટલે ડિસ્ચાર્જ થયા ઘરે ચાલ ફરી થાય ફરી કર્મ નો ચાર્જ ના થાય કર્મ બંધાય નહીં પચીસ ટકા નો બોસ અમે ચાર્જ ચાર્જ બોસ બંધ કરી દીધેલો અને બટાડો વાસી દીધેલા પણ ડિસ્ચાર્જ રહ્યો દેખાય છે તમારા કોઈ દોષ નથી આ દોષ ઉઘાડો દોષ છે તે લોકોને સમજ પડે કે આ શું છે શું છે ના સમજ પડે આ ઉઘાડો ઓપન દોષ છે કારણ કે તો કોઈ દોષ રહ્યો નથી અમારામાં સંપૂર્ણ નિર્દોષ થયા જ છે અને આ દેહ ની અંદર નથી દેહ નો આ જે વાણી બોલે છે ત્યાં બોલે છે હું નથી હું આનો માલિક જોખમદાર નથી આ વાણી નો હું નથી આનો પુલ બંધ છે તેનો જોખમદાર નથી પાપ બંધ છે તેને નથી બોલું તો એ પહેલું જ્ઞાતા દ્રશા કેવી રીતે રહેવાય તો ને પણ ધ્યાન ધ્યાનની કિંમત છે જયારે જ્ઞાતા દ્રષ્ટા રહે ત્યારે પોતે શુક્લ ધ્યાન અને ધર્મ ધ્યાન બે ધ્યાનથી બીજું ધ્યાન ઉપર ના થાય હોમ ડિપાર્ટમેન્ટમાં શુક્લ ધ્યાન ફોરિનમાં ધર્મ ધ્યાન રહે હોમ ડિપાર્ટમેન્ટ બધા ડિપાર્ટમેન્ટમાં જુદા જુદા ધ્યાન રહે એટલે મુક્તિ થાય પછી અત્યારે તો ધર્મ ધ્યાન નહીં ખોજ બડી છે ધર્મ ધ્યાન ભને કેવાય છે તે સમજતા નથી બોલ્યા સરપ્લસ ટાઈમ સરપ્લસ ટાઈમ કયો કેવાય ઓફિસ ટાઈમ પૂરો થયો ઓફિસરે લખવાનું ટાઈમ કામ હોય લખવાનું કામ હોય તે ના બોલવું તબીબી ને પણ લખવાનું કામ પૂરું થઈ ગયું એટલે સરપ્લસ ટાઈમ છે પછી બસમાં કઈ ચૂકવું લખવાનું થતું નથી જમતી વખતે ના બોલવું પણ જમી ગયા પછી સોપારી ખાવી સોપારી ખાધા પછી છે પેપર સરપ્લસ ટાઈમમાં ઊંઘી જાય ના બોલશો ઊંઘ જાય પછી ના બોલશો સરપ્લસ ટાઈમ સમજી ગયા ને એ બોલ્યો એટલે અમે ચોખ્ખું થઈ જાય ને ક્લિયર થઈ જાય મોક્ષ આપવા આવતી કરી તરણ તારણ થયેલા હોય પોતે પોતે તર્યા હોય અનેક લોકોને તારવાનો સમર્થ છે ભરતી કર્યું જ્ઞાન નથી જોયું બીજી કઈક દવા આપો બીજી દવા આપીએ તેને ધર્મ ધ્યાન કેમ રે એવું બતાવીએ શુક્લધ્યાન ને આ રૌદ્રધ્યાન ને આર્થ ધ્યાન ના થાય ધર્મ ધ્યાન કેમ રે બતાવી ક્રમિક માર્ગ બતાવો પડે પણ અગિયાર નું આશ્ચર્ય બન્યું ના છતાં વિદરાગ થયા છતાં માળાઓ છે એ પહેરીએ છીએ એ કોની રુચિ થી પહેરીએ છીએ તમને શું સમજાય અમારી રુચિ થી પહેરીએ છીએ કે લોકોની રુચિ ને સંતોષવા માટે પહેરીએ છીએ એ તમને સમજાય ઘર એમાં શું સમજાય લોકોની રુચિ હે લોકોની રુચિ શું હા લોકોને રુચિ શું સર કોઈ કહે હુંકો પટેલ ની રુચિ રુચિ માટે ચાર ડિગ્રી માર્કો મળ્યા નાપાસ થયો કેવું એના ત્રણસો સાહીઠસો છપ્પન રહી તથા અમને એના પર ચિંતિત માત્ર અભાવ નથી બોલો તારી બે પદ બોલો પદો બહુ ઉડા છે તો ઉડી વાપીને આપણે બહુ ઊંડી વાપરી અઘાત ઉડી એટલે જેટલું સમજવા એ સમજવા ભારે પડી જાય એવું અઘાત ઉડી